સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની આગળ આથમણે દ્વારા મજિન નું એટલે પૂરું થઈ ગયું શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની ઓસરીએ ચાકડા ઉપર બિરાજમાન હતા અને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતા મુ દેશ ના હરિભક્ત પછી શ્રીજી મહારાજ પોતાના બે ભુજ ઊંચા ઉપાડી ને સર્વે ને છાના રાખ્યા મે પછી પોતાના મુખાર વિંદાજે આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત સાંભળજો અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા વાત કરવી છે એ જો કોઈક ને સમજાય જાય તમે બોલો છો એનો જ અર્થો એટલે પેલા તો એ ભગવાન એટલા માટે વાત કરું છું એટલે બધા નહી સમજાતી હોય છે તમારે અધિકાર રાખવો સમજી ગયા પેલું મથાળું જ મારા મોટેરા મોટેરા મોટેરા મોટેરા હોય બાજુ કોઈ કને સમજાઈ જાય તો હા લાગત બધા સમજાઈ જાય ને હા આપણે એજ વિચાર કરવા ને પેલો તેમ અધિકારી હોય ને બોલો લ્યો જા આ સર્વે શ ને સમજાય જાય તો તેના જીવ અતિ રૂડો થાય અતિ રૂડું થાય આમ બોલવું છે તો તેના જીવ નું અતિ રૂડું થાય તે સારું કહીએ છીએ અને આ જે વાત છે તે મારી છે ને મારા ભગવાન કે સભામાં કર્યા જેવી નથી પણ હવે કરીએ છીએ બોલો તો પણ સભામાં કરીએ છીએ સ્પર્શ તથા અતિ રૂડો ગંધ તથા અતિરોડો રસ તથા અતિરોડ રૂપ એ જે પંચ વિષય તેમાં હું મારા મન ને બાંધવા તો પણ નથી બંધાતું અને એમાં અતિશય ઉદાસ રહે છે અને એ જે સારા પંચ વિષય તથા સમજાણું નથી એટલે કેમ તથા ત્રિલોકી નું રાજ્ય કરવું તથા ખીતરવું લઈને માગી ખાવું તે. અને હાથી ને ઓડે બેસવું તથા પગભાળા ચાલવું પુષ્પા આવી ઉચિતિ વાળી આમ જ છે પણ બધા ઉદર ક્યાં જવાજાડે અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે પણ સમવર્તે છે તથા સોનું રૂપુ હીરો તથા કચરો એ બે સમવર્તે છે અને આ હરિભક્ત બઉ મોટો છે અને આ હરિભક્ત નાનો છે અને મારા અંતરણ વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો જેમ કોઈ માથે પાણો ઉપાડ્યો હોય બે હજાર રૂપિયા કેળે બાંધ્યા હોય તો કોઈને કહે શકે અમારો ભાર બઉ છે તમે લેવો ઉપાડો ઉપાડવા ન હતી કોઈ અમારો લઈને પાણો હોય તો તથા મારે જ્ઞાન છે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો એનો એનો આવો બોલો અને આજે હું ઉપર જાણી જાણીને કરો છો આપણે કોક ને વખાણ કરીએ અથવા તો કરીએ કરી અને જે જે પદાર્થ ને વિશે ઇન્દ્રિયોની વૃત્તિ ને બળાત્કાર જોડો છો બળાત્કાર જેમ આકાશ વિશે પથ્થરો ફગાવીયે ને તે જ્યાં સુધી હાથ ને જોડે કરીને ઠેલાય ત્યાં સુધી આકાશ ને વિશે રહે અને પછી પાછો ગૃતવી વિશે આવીને પડે છે દબાણ કરીને જોડીએ છીએ પણ કઈ જો દબાણ ના કરી તો આ હૃદયાકાશ માં વૃત્તિઓ પાછી ફરી આવે છે અને જે હોય तेने करेने राके, रहे बलियो होने दुपारी भांगी ना पुरुष ने दस वीस कागदी लींबू चुसाया शेकेला मांड मांड चावे જોવા જવું અને પછી કઈક વચાણ તો વાંચો એટલે બધા તેનું શું કારણ છે તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે હૃદય ને આકાશ ખાલી જગ્યા તો હોય એમ કે આપડે એને આકાશ કહેતા નથી આગળ નામ લઈને બોલાવીએ તરફ ઉભો થાય અને એને એની આગળ નિંદા કરીએ તો લાગે બોલો તે મારી ઇન્દ્રિયોની જે વૃતિ છે તે પાછી વળી હૃદય છે અને તે હૃદય આકાશ વિશે અતિશય તેજ દેખાય છે જેમ ચોમાસા ને વિશે આકાશ વાદળા થાય રહ્યા હોય તેમ મારા હૃદય ને વિશે એકમ તેજ વ્યાપી રહ્યો છે અને તેજ ને વિશે એક ભગવાન ની મૂર્તિ દેખાય છે અને મારા હૃદય ને વિશે એકનું તેજ વ્યાપી રહ્યું છે અને તેજ ને વિશે એક ભગવાન ની મૂર્તિ દેખાય છે અને તે મૂર્તિ ને બે ચાર હે. કહ્યું <laughs> <laughs> સુરત ગયા તમને ગુરુકુલ તો અહીંયા છે કે સુરત છે એવું હોય ગામડિયા બોલે કાર્ય નિર્વિકાર બ્રહ્મરિયા હોય ને એમાં વિકાસ નો હોય વરસાદ હારો જમીન હારી બિયારણ હોય તો ભોગી જાય છે ચાર કલાક સુધી કેટલી કલાક બે થી સાત બે થી સાત સાત તો પાંચ કલાક થયું ને આથી ગેલા વિદ્યાર્થીઓ ધંધામાં ભર્યા ધંધો કરતા કરતા એટલો ટાઈમ કરે અને શિક્ષકો ને તો બઉ ધંધો રહ્યો નવરા કરતા હશે પેલા અહીંયા ભણતા એ ધંધો કરવા આવડાય બધ કે મારી ચાલ થોડી લે થોડા લેશે પણ એ ભગવાન ને તયા છે કારણ કે આ જીવો અનાદી થી બેઠી જણાય છે અને ક્યારેક હરતી ફરતી દેખાય છે અને એ મૂર્તિ ને ચારે કોત ના મંડળ ભરાઈ ને બેઠા છે અને માતાના ગર્ભ માં તે દિવસ પણ દેખતા અને ગર્ભ માં આ મોડે પણ દેખતા અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા ટકા બોલીએ છીએ અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું પણ આ ગઢ દેખાતું સુખ માં આશક્તિ નથી તેમ આશક્તિ રહે જ નહીં બોલો હોય તો આમાં રાખો ભગવાન ભગવાન બોલે પરિપૂર્ણ નથી અને જયારે એ વાર્તા સમજવામાં આવશે ત્યારે પંથ વિષય કે કામ ક્રોધાધિત સ્વભાવ જીતા અને એજ છે તેને આત્મા કહીએ જો કહીએ ને અક્ષરધામ કહીએ અને એ પ્રકાશ વિશે જે ભગવાન ની મૂર્તિ છે તેને આત્મા નું તત્વ કહીએ તથા પુરુષોત્તમ કહીએ તે કલ્યાણ ને અર્થે યુગ યુગ ને વિશે પ્રગટ થાય છે અને તે ભગવાન આ લોક મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી સિદ્ધાંત છે જે તે મેંકો श्री कृष्ण भगवान मनुष्य जेवा जो अक्षरातीत कैवल्य मूर्ति भगवान मनुष्य धारे भगवानी मूर्ति नरे ये ध्यान न करना मई एवं अक्षरधाम कवल्य स्वरूप भाषे कई मूर्ति મનુષ્યુષ્ય હોય આગવાન રામકૃષ્ણ થી અવતાર એમાં પછી ક્યાં રહેતા હોય ને કહેવા દે તો આજે ભગવાન બોલે શાસ્ત્ર બોલે આપણે હાથ બાકી જોખાય માં શંકા ન થાય એમ પ્રસ્થાન ઉપનિષદ બ્રહ્મસૂત્ર ને કયા બીલામ એમાં જે વર્ણન કર્યું પણ હવે એમાં પાણી ભળી ગયું વાંચનારો આવ્યો જે તો કર્મ સંજોગે કોઈ તો હરખું નહીં તો એ આઠવણ લીધા જેવું ન હોય પછી ભગવાન ની મૂર્તિ જે ધ્યાન કરે ત્યારે એ મૂર્તિ સ્વરૂપે ભાષે છે અને માયા ને કરે છે અને પરમપદ ને પામે છે માટે ભગવાન તો મનુષ્ય દે ધારણ કરે છે તો પણ કૈવલ્ય રૂપે જ છે એવા એવા છે અને તે ભગવાન જે જગ્યા માં વિરાજમાન હોય છે અને તે ભગવાન વસ્ત્ર અલંકાર તથા વાહન તથા પરિચર્યા કરનારા સેવક તથા ખાન પાન આદિ જે પદાર્થ ભગવાન ના સંબંધ ને પામે છે અમને ક્યાંય પ્રીતિ નથી ને એને નહી છે ભગવાન કે મારા જેવો સાધર માંગતા પામી છે ને સ્વતંત્ર થાય છે મારું આસન ભોખ ને એકને આપી દઉં તમારે અહીં દેવ સાધુ ભર કે આપડે કયું તો કયું થયું પણ મળતું હોય તો બદલી બે ચાર શિષ્યો હોય એવડાતા હોય ગુરુધામ માં જવા હોય તો મંડળ મારા નું થાય તો હર અને પ્રયત્નો આવતા હોય આવું તૈયાર થઈ જાય ને તો ભગવાન પૂછો તમનારા એ કે તમે જો આ પ્રમાણે સમજશો અને રેશો તો મારે તો મારું આસન તમને આપ્યું અને જેને ભગવાન નું સ્વરૂપ જાણ્યું કેવી રીતે જેને ભગવાન નું સ્વરૂપ જાણ્યું અમારી પેટે જ પંચ વિષય માં ક્યાંય પ્રીતિ રહેતી નથી અવતાર નું કારણ છે સર્વે અવતાર ત્યાંથી નીકળે છે બોલો અને સર્વે અવતાર પુરુષોત્તમ માંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમ ને વિશે લીન થાય છે જયારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતર ધ્યાન થાય છે ત્યારે તે જે ભગવાન ની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્ય ની પેઠે આ પૃથ્વી પડી રહે છે રૂકમિજી બળી મુવા તથા ઋષભદેવ દેહ તે ધાવાનળી વિશે બળી ગયો એમ પણ થાય અને ક્યારેક તો હાડ માંસ સહિત દિવ્ય ભાવ પામી રહે નહી અંતર ધ્યાન જાય જયારે પ્રગટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મે અને ક્યારેક તો પોતાની ઈચ્છા માં આવે ત્યાં થકી પ્રગટ થાય છે નૃસમજી ક્યાં માતા પિતા હતા એમ એ ભગવાન ના દેહ મૂર્યા ની તો અલૌકિક છે અને જયારે એવું ભગવાન નું સ્વરૂપ છે તેને દ્રઢ કરીને ને સમજશો ત્યારે તમને કોઈ પ્રકાર વિઘ્ન કલ્યાણ ના માર્ગ નહી થાય અને એ ભગવાન ના સ્વરૂપ ની ત્યાગ રાખશો અને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહી અને તમે એમ કહેશો જે અમને તો એ સ્વરૂપ તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે તો પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન નથી થતા તો એ તો પરમેશ્વર ની ઈચ્છા પણ તેને કઈ કરવું રહ્યું નથી સર્વસાધન ના અંત ને પામો છે શું કરું કેમ ખાવું પાણી પણ માલી બાજાય ને રડતા જાય છોડી દીધો દે પછી તરત નાતો નાતો રડતો કઈ સુવિધા દોડી હું છે હું રડે તો મારી ભાદી મળી તારી ભાદી મળી હું તને જો સાદુ જીવો અને જો ભગવાન કદાચ નિર્લોમ નિષ્કામ નિસ્વાળ નિશ્નેહ એમાં કઈક થોડી ઘણી કાજબ રહી જાય નિષ્કામ નિસ્વાળ નિશ્નેહ એમાં થોડી ગણી કાજબ રહી જાય તો તેની કઈ ચિંતા નથી પણ ભગવાન ના સ્વરૂપ માં જો કોઈ રીત ની સમજા માં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહી માટે દેહ સાથે જે પ્રકારે આવું રાખ્ય સમજાય તેવો ઉપાય કરવો मृग न देह आवज नही ज्ञान निक ने, ने ब्रद मनी सभा निर आता स्वरूप संता ज અને સદગ્રંથો માં આવી વાર્તા હોય પણ સદગ્રંથો નથી સમજાતી મળે તો ખરા મળે તો મનાવવું જોઈએ મનાય તો ગયું પણ પોતાના સ્વભાવ એ તો એનું થઈ ગયા અને જેને આવી રીતે ભગવાન નો સ્વરૂપ સમજવામાં આવ્યો છે ભવિષ્ય અને વર્તમાન ગર્વ નો ભાગ નો અને કોઈ દે નહી આ સાધુ નો લક્ષ અમારો સાધુ વર્ગ નો તેરા કોઈ જગા ને નિર્ભય રહે ખરા પણ તેને કરીને પોતે એટલે આમ થયું એમ આપડે બોલીએ કે ન બોલીએ મારા પડે કોઈ થઈ ગયું હોય નબળું નબળું થાય મેં કહ્યું આમ થઇ જાય પણ કદાચ ભૂંડા દેશ કાળા દીક ને યોગ્ય કરીને જો કઈક અવરુ કર્મ થઇ જાય તો પણ તે દ્રઢ આશ્રય વાળો કલ્યાણ ના પડી જાય નહીં માટે એ જે ભગવાન નો દ્રઢ આશ્રમ નથી સમજ પાસેથી કઈ સ્વાર્થ સાધવો નથી તો પણ કોઈ બોલાવીએ છીએ કોઈને વઢીએ છીએ કોઈને કાઢી મૂકીએ છીએ क्ष महाराज नक्षर रूप मूर्ति એમ જાણ છો તો પણ તમારે મારે વિશે આ બસ આની ઉપર જ ભાર મૂકે લખ્યું છે એમાં જે મૂર્તિ છે એને મારા જ દેખે ભાઈ મહારાજ જોડાડે જેને જ્યાં અડાડવું હોય અને જે અક્ષર રૂપ જે મૂર્તિ છે તેને મહારાજ ભેગે છે તો પણ તમારે મારે વિશે હેત રહેશે એમ જો કેશો તો તમારું પરમ કલ્યાણ થશે અને આ વાત ને નવીને નવીન રાખજો પણ ગાફલ પણ કરીને વિસ્તારી દેશો तो ये जीवनकार त्या प्रत्ये कर અને દેહ મૂકીને ભાગવતી તનુ એ કરી છે અને જો પ્રત્યક્ષ જોઈ ને ના કહી હોય તો અમને સર્વે પરમહંસ ના છે એવી રીતે શ્રીજી મહારાજ પોતાના ભક્તજન ની અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણા ની વાર્તા કરીને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત આ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે એથી વચના એવી રીતે મધ્ય પ્રકરણ નું તેરમું વચના વૃતન થયું